મલ્યાનામ નિર્મૃ સ્ત્રી સ્મરો નમૂર્તિમા સ્વજનો સિતિમુજા શાસ્તા સ્વિત્રો શિષુ મૃત્યુભો જપતેરાગ વિદુષા રંગભૂમિ માં પ્રવેશ કર્યો છે કંસ રાજા એ ચાનુર ને આંખ થી સંકેત કર્યો શું જુએ છે આજ મારો પાન મારો ચાર ઉભો છે શ્રી કૃષ્ણ જેની જીત થશે એને કંસ મહારાજ બક્ષીસ આપવાના અખાડા માં બુલાવે છે સભાની મર્યાદાને અનુસરીને સુંદર ભાષણ રાજા ને રાજી કરવું પ્રજાનું કરે દસ અગિયાર વર્ષ ના બાળકને બોલાવો ચાણો મધિરા પાન કરીને આવેલો આખો લાલ છે હાથ પર હાથ ધસે છે ક્રોધ માં આવેશ માં બોલવાન આવ્યો તું સામો આવ હાથી મારી રાખ્યો અનેક રાક્ષસો ને માર્યા છે હું તારો હાથ પકડીને આખામાં લઈ ગઈ કઈ ચાલે બહુ આવેશ માં બોલવા લાગ્યો ત્યારે શ્રી કૃષ્ણ ને પણ મારી માએ મને માખણ ખવડાવીને બલવાન બનાવીને મોકલ્યો છે હાથ પકડવાની શી બાળકને બળવાન બનાવે બાળકને વીર બનાવ મારી માને બળવાન બનાવીને મોકલ્યો છે અખાડામાં કુદી પડ્યા છે શ્રી કૃષ્ણ ની પુષ્ટિ થાય છે નામનો હતો એ દોડતો આવ્યો બગરામજી સાથે મુક ની પુષ્ટિ થાય છે ચારુ સાથે શ્રી કૃષ્ણ ની પુષ્ટિ થાય છે સંસાર એજ મોટો અખાડો છે શ્રી કૃષ્ણ કામ ને મારે કુસ્તી જોનાર ને તો મજા આવે છે કુસ્તી કરે ને ખબર પડે છે બધા જોતા નંદામાં કમસ ની દાન જ સારી નહીં આટલો મોટો પહેરવાન છે બાળક સાથે રમે છે કોઈ બોલતા નથી નંદ બાવા ને સહન થયું નહીં ઉભા થયા વંદન કરીને કહ્યું છે તમારો પોલન બહુ મોટો છે મારો તનૈયો ભારત છે આ બોલ્યો હું મારું કોઈ માનતા નથી નંદા બહુ ગભરાયેલ છે શું થશે તે સમયે નંદ બાવાએ હનુમાનજી બાધા રાખી બાળકૃષ્ણ ને શક્તિ આપ્યો તે હનુમાનજી મહારાજ આવ્યા પછી અગિયાર શ્રી કૃષ્ણ સમજી ગયા છે નવા બહુ ગભરાયા છે ચાણુ ને ધક્કો માર્યો ચાણુ તરી ગયા નંદવા જુએ છે હનુમાનજી ને બાધા રાખ્યા પછી હનુમાનજી નો થોડો આવે છે આ બાળ નથી મારો કાળ છે આવું કઈ બાળકો માંથી હું નાસી જોઉં તો કૌશ મને મારી નાખશે શ્રી કૃષ્ણ ના હાથે મારું શ્રી કૃષ્ણના છાતી માં મુશ્કેજ મારવાનું કામ બહુ બળવાનું જે સ્પર્શ કરે એને કામ મારી શકે નહીં જે અતિ સાવધાન થઈને ભક્તિ કરે ગાફલ નથી સાવધાન શું શું શું મને મારવાનો હતો રાજા એ સિપાઈઓને કહ્યું હતું મારા ફેરવાનું ને પુષ્ટિ માં આવે મારું લાગમાં વાજા વગાડો તે સિપહીઓ આંખ બંધ રાખીને કડક ધૂમ કડક ડૂમ કડકવાનો મંગજી ને પકડો વાળે બાળકો ને કેટ માં રાખો દગડવા લાગ્યો બગડાવીએ કહ્યું છે કનૈયા મામા ને મરવાની ઉતાવળ થઈ દોડતા ગયા એના માથાના વાળ પકડે યાદ કરાવ્યું છે હું દેવકી નો આત્મો છું હું તારો કાળ છું હું તને મારવા આવ્યો છું શ્રી કૃષ્ણ ભગવાન નો જેણે જળકાર કરવા લાગ્યા બધા રાજી થયા કંસ પ્રજાને બહુ ત્રાસ આપ્યો શ્રી કૃષ્ણ બગરામ ને હાથી ઉપર બેસાડીને મોટો વરઘોડો વાત્સલ્ય ભાવ છે કનૈયો મારો બાળક છે બધાની નજર સારી નથી હોતી કદાચ કોઈની નજર લાગી જાય આ યાદવો માં તો છે આ લોકોમાં વિવેક ઓછો ્યો ન છે હૃદય ભરાયું મારા લાલ ને નજર પડાયું બધું ઉતરી જવું આખા ગામ માં ફરવું સારું શ્રી કૃષ્ણ ભગવાન હાથી ઉપર નીચે ઉતર્યા છે હું જ્યાં જઉં છું ત્યાં મારી ચી થાય છે બાબા તમારા આશીર્વાદ થી હું કઉ છું ને મારી છું નંદ યશોદા ની વાત્સ જે ભાવના કાયમ રાખે છે હું તમારો દીકરો છું તો મારા માતા પિતા તમારાશીર્વાદ થી કહું છે જણાય વાગ્યું નથી હું આખામાં ઉતર્યું ત્યારે મુક્ત હનુમાજી મને દેખાયા કે બધાને હનુમાજી ને બાજા રાખી છે કે વાવા વાઘા રાખી તે કારાગ્રહ માં છે જલ્દી તમે ત્યાં જાવ માતા પિતા ને કારાગ્રહ માંથી જોડાવ નું એવી આજ્ઞા થઈ શ્રી કૃષ્ણ ભરામ દોડતા દોડતા કારા ગ્રહ માં સુધે દેવકી હાથમાં જે ભગવાન ની કૃપા સમજે એ જ સાચો વૈષ્ણવ છે સુખ માં ભગવાન ની કૃપા સમજે એ તો ઠીક છે આથી દુઃખ માં પણ ભગવાન ની મારા ઉપર કૃપા ાગ્રહ માં અતિ દુઃખ છે અતિ દુઃખ માં પણ મન શાંત છે નારાયણ નારાયણ નારાયણ a <laughs> La, la, la, la, la. બતરીના આવશે આજે પરમપુજ્ય ડોકરેજી મહારાજ મુખ્ય પ્રવેશ દ્વારથી ચાલતા ચાલતા आओ चलाएं गाएं गाना जय जयकार करें जय जयकार करें mala ke har renki maaro din har mata ke har maharaj ut ke har mala ke har pa બાબુલાલ <esquirecade> <target>, આ પરિવારના બે સભ્યો વ્યારપીઠ ઉપર આરતી અને પૂજા માટે જાય પરિવાર ના અન્ય સભ્યો જે શ્રોતાઓ અને વ્યારપીઠ ની મધ્યમાં લગાવે આરતી ની વ્યવસ્થા કરી છે એનો ચ સર્વાો દેહ જનિતા પોષિતો ય તયો પિતમરત્ય શયુષા પરમા त्मा श्री कृष्ण साथ जीवन सुधरे परमात्मा साथे जेने संबंध राखो एनु मरण मंगलमय थे જીવનો જગત સાથે સંબંધ સાચો નથી જીવ નો પરમાત્મા સાથે જ સંબંધ સાચો છેગત નો નથી જીવ કોઈ સ્ત્રી નો નથી જીવ નો ઈશ્વર સાથે સંબંધ સાચો છે સંસાર નો સંબંધ છોડવો જ પડશે સંસાર નો સંબંધ છોડવાનો પ્રસંગ આવે છે એ મારી સાથે આવવાનો નથી જીવને અંતકાળમાં ભય લાગે હવે હું ક્યાં જવું સ્વરૂપો નહી પ્રભુમાં પ્રેમ વધે એવી ઈચ્છા હોય તો ભગવાન સાથે સંબંધ રાખો કામ માં આવશે માનવ શ્રીમાન સાથે સ્નેહ કરે છે ઠીક છે શ્રીમાન પૈસો આપશે શ્રીમાન શાંતિ આપી શકે શ્રીમાન લોકોને સુખ તો મળે છે ભગવાન તમને પૈસો આપશે શાંતિ પણ આપશે ગામ માં ઘણા લોકોને તાવ આવતો હશે બધાના ઘેર તમે ખબર લેવા જતા નથી જેનો તમારો સંબંધ છે પરમાત્મા સાથે સંબંધ રાખો શ્રી કૃષ્ણ અતિ ઉદાર છે કેટલાક લોકો પરમાત્મા પિતા માને છે અને હું બાળક છું એવા ભાવ થી ભક્તિ કરે કૃષ્ણ બહુ ઉદાર છે ભગવાન કે છે મને પિતા માનતા તને સંકોચ થતો હોય તો તું પિતા થઈ જા હું તારો દીકરો થવા તૈયાર ઈશ્વર સાથે કોઈ સંબંધ રાખ કંસ રાજા એ તો ભગવાન સાથે વેર નો સંબંધ રાખ્યો તમને બહુ ત્રાસ આપશે માનવ સાથે વેર કરે નું મન બગડે માનવ સાથે વેર કરે એનું મરણ પણ બગડે કોઈ માનવ સાથે વેર કરવું નહીં કોઈ માનવ સાથે ઝઘડો કરવું નહીં આશ્ચર્ય છે જે વેરથી પણ ભગવાન યાદ કરે કોઈ પણ નિમિત્ત જગતને ભૂલી જાવ ભગવાન ના દર્શન માં સ્મરણ માં તન્મતા શાંતિ જગત ની વિસ્મૃતિ થાય અને ભગવાન ના દર્શન માં સ્મરણ માં તન્વયતા થાય તો જીવ નું કલ્યાણ છે શ્રી કૃષ્ણ કરતા પણ શત્રુ નું ચિંતન વધારે કરે કૌશ વેર થી શ્રી કૃષ્ણ ભગવાન નું ચિંતન કરતો હતો કૌશ ને મારતા નથી કંસ ને મુક્તિ આપી છે શ્રી કૃષ્ણ રાજાનો ઉદ્ધાર કર્યો છે જન્મભૂમિ ને કંસ ના પછી શ્રી કૃષ્ણ જનની અને જનેતા ને વંદન કરવા માટે આવ્યો માતા દેવકી ને વંદન કરે છે વસુદેવજી અમને વંદન ન કરવું પ્રભુએ વિચાર કર્યો આજ જ મારી માં મને ઈશ્વર માને મારે બહુ લીલાઓ કરવી છે આ ઈશ્વરીય માં સંકોચરે છે મારો દીકરો છે આવો વાત્સલ્ય ભાવ જાગ્યોન ને ગોદ માં લઈને બેઠા છે બોલવાની ઈચ્છા તો છે મુખ માંથી શબ્દ નીકળ્યો નહી જીભ થી થતી નથી પ્રેમ ની વાતો આંખ થી થાય પ્રેમે મુખ માંથી બહાર નીકળે તો એઠો થઈ જાય પ્રેમ ની વાતો હૃદય થી થાય બોલવાની ઈચ્છા છે મુખમાંથી શબ્દ નીકળ્યો નહી ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ સિદ્ધ કરી આપનાર આ માનવ શરીર છે માનવ શરીર જે માતા પિતા આપે છે એમના ઋણ માંથી કોઈ મુક્ત થઈ શકે માતા પિતાના ઉપકાર કોઈ દિવસો નહીં એના માટે બઉ દુખસહન કરે પિતા એના માટે દુખસહન કરે માતા પિતાના ઉપકાર ભૂલશો નહી તમારા માતા પિતાની તમે સેવા કરશો માતા પિતા ને સુખ આપો માન આપો માતા પિતાના અનંત ઉપકાર છે મારા માટે આપે બહુ દુઃખ સહન કર્યું છે રાજમાં પ્રજા બહુ દુઃખી હતી કૌશ મરી ગયો હવે લોકો સુખી થયા બધાની ઈચ્છા હતી શ્રી કૃષ્ણ ને રાજ્યાભિષેક થાય શ્રી કૃષ્ણ મથુરાના રાજા થાય પ્રભુએ ના પાડી માર્યો નથી પ્રજાને બહુ ત્રાસ આપતો હતો તેથી માર્યો મારે રાજા થવું નથી કંસ ના પિતા ઉગ્રસેન જીવે છે ઉગ્રસેન ને રાજ્યાભિષેક કર્યો છતાં કેટલાક લોકો તમારી નિંદા કરશે તમારી નિંદા કરે તો તમને લાભ છે તમારું જણાય નુકસાન નથી સંસાર એવો છે કેટલાક જીવો તો ભગવાનની પણ નિંદા કરે છે હું બહુ ભગવાન ભગવાન ની આ ભૂલ છે ભગવાન લીલાનું રહસ્ય સમજવું કઠણ છે માનવ અલ્પ બુદ્ધિ વિચાર કરે છે એને ભગવાન પણ ભૂલ દેખાય કેટલાક સંતો ની નિંદા કરે છે આપણા જેવા સાધારણ માનવની કોઈ નિંદા કરે તો શું ખોટું છે ભગવાન તો નિર્દોષ છે મારા માટે કોઈ ખરાબ ન બોલે એવી જેને ઈચ્છા છે એનું મન અશાંત રહે બધા મારા માટે સારું બોલશે એવી અપેક્ષા રાખવી જ નહીં લોકો સારું બોલેવી જેની ઈચ્છા છે એનું મન અશાંત રહે છે